સાસો દીધી પાય જઈએ વિશેષ ગુણ ઉડી જાય જ્ઞાન નો જે પ્રયોગ છે તે આ છે ને આપ જ્ઞાન જે આપો છો શું પાય છે અને બાપો ભસ્મે ભૂત થાય ભગવાન થાય દાદા ભગવાન કૃપા ઉભે જાગૃતિ જાગૃતિ જાય પછી જાય ને પછી મારી આજ્ઞા પાડે કાયમ નિરંતે અહીંયા ચિંતા તો થાય જ સંસાર સારી રીતે ચલાવે આદર્શ થાય અહંકાર થતો હવે રખો છે અહંકાર ઉડા અહંકાર મમતા જ્યાં જાય કે આ બધા અહંકાર મમતા જતી રહી એટલે આદર્શ થઈ ગયો બંધ કરી નાખ્યો બે કલાક ત્રણ કલાક અને ના મળ્યા પછી એની પણ દૂધ શક્તિ એટલી બધી વધી જાય સુધી એટલી બધી સુધી વધી જાય કારણ કે આ જ્ઞાન કેવન આપશે કેવો કે જ્ઞાન નથી આપવું પડશે કે મને જ ના પત્યું તો તમે સિદ્ધ થશે તો કરો પણ મને પત્યું નહીં તો તમે સિદ્ધ થશે તને આ પદા આપતી પ્રત્યે આપડે શું ઉતાર ઉતાર ભક્ત મારો ધર્મ કે જે શું હું પામ એ શું લોક પામેટલો જ મારો ધર્મ એના માટે મારે ફરવાનું વેપાર છે આટલા વર્ષ આટલા વર્ષ ત્યારે બધું કરાય ચંદ્રકાંત્રી કોણ તો દાદા આ જગત ને કેળવવામાં નિમિત્ત થવાનું છે શું થવાનું છે આ જગત આવું એ જગત ને પોતા ફરી દેવાનું છે કે આવું હોય જશે સમજાયું બધા મમતા ગયા થી ઉપાધાન જાગૃતિ ની વાત પણ ભ્રાંતિ અને અભ્રાંતિ નો ભે પાડવા માટે બુદ્ધિ જરૂર તો ખરી ને बुद्धि जरूर, जरूर की जरूरत भ्रांति चाहे के अभ्रांति चाहे समाज में बुद्धि की जरूरत का है ना किगना एक उपादान जागृति की समझ है बुद्धि है भ्रांति किगना बुद्धि की भ्रांति समझ में आ बुद्धि की भ्रांति समझ में अब केवल बुद्धि की भ्रांति उत्पन्न आएगी हैले ये दोनों ભેગ એટલે ભ્રાંતિ અને અભ્રાંતિ નો ભેદ કરવા માટે ઉપાધાન નું કારણ ઉપાદાન શું આત્મા સંબંધ નું વાંચન હોવું જોઈએ આત્મા ધર્મ સંબંધે પણ પછી સુશ્રુત એટલે કે શુત જ્ઞાન છે એ પરિણામ પામે ત્યારે ઉપાદાન જાગૃતિ ઉત્પન્ન થાય કે મતિ જ્ઞાન પછી મતી મતી એ જ ઉત્પાદન એ જ ઉપાદન થાય કેવી ના પૂર્ણ નજીક જ છે પણ બહુ દૂર છે એટલે તેઓ ચિંતે ના ભાઈ ચિંતે પૂર્ણ પૂર્ણ પૂર્ણ કેવી રીતે પૂર્ણ છું પૂર્ણ છું કેવું ચિંતા પૂર્ણ કેવી રીતે થઈ જવાનું પૂર્ણ થઈ જાય નવીન અંસર શોધો એટલું લે હોય ગમે તેમ પોતાનો ન્યાયું ન્યાય કઈ નથી સમજે છે અમને અમારા ભણી બધું દબાઈ નથી દબાઈ ના હા પછી ઉપર કોઈ બાબો નથી પચીસ લાખ નું જોયું ભાઈ નો ભાગી તારી કોઈ મજબૂત ની ગયો એમ શું કાંઈ ના પાડવા દેવાના નિમિત્ત બને મતભેદ ના પાડવા દેવાના નિમિત્ત તો આપ બનો ને શું ના પાડવા બન્યા ના પાડવાના શું હાલ સમજ અથડા બધા આવો ખ્યાલ હોય તમારે ઘડા પણ મનમાં એવા વિચારો આવી જાય પાછા સવાઈ છે ને બેઠું છે નવરૂપે થયા કરે એવું હા જીતી છે બેઠાણીમાંથી કેવાયા બહુ સરસ છે તમારું કારણ કે જનતા નહીં આજે આજે ગમે એની જન્મ સાથે તમારે એના માટે નથી આવ્યા તમારા માટે આવી વાત ખરી પડતું તો મને મારું ચિતક જે નક્કી કરી ગઈ એવું કે આવું કરવું હોય તો હું આ રીતે ઘરની ખાલી ચા ચા બી ત્રણ મળ્યો આ તેરે બસ હા તે દી તો ન્યાહ કે કે થાય પા કે કે સરતી આવી આ તેરે બસ હા એ તો કરે પખોકાવાનો નસીબ મળે તો શું કરે ધનિયાડા તેમ તેરથી કરે હા આપડે જે રસ્તે જોયું છે જે ગામ જોયું તે ગામ નામ દેવાનું બીજું ગામના નામ દેવાનું બરાબર છે નીકર્યા આવી ના ના ઘણી જરૂર છે એ ગાયું નહીં ના ગાયું ના એમ કે છે કે સુધારો ઘણો છે પણ હજી વધારે સારી ગઈ પ્રચાર કરો અમદાવાદ લાગે ના બુલંદી ગીર મરાથિ રો હારીતાવી નહી આપણે બીજો રસ્તે ચાલાજી તો હા બરાબર બહુ મોસાન હે કપ્પટનબો હારીતાવી રહે છે ને હા બરાબર લે છડીયું છડીયું આયે તમે કે તે સપનંગો મે કલે લો હા સા અરુ સે દિવાલ હારી ગઈ ગય ન રે પેઈટ પડે આઈ લાગે કઈ પણ આમ હતું આમ હતું આમ કર્યું આમ સાથ એમ એમ બધું બસ યાદ કર્યા જ કરે હા ત્યારે જોયા શું થયા છે ના તેના લીધે એવું હશે રાગદેશમાં યાદગીરી રહ્યા જેમાં રાગદેશ હતા એ યાદગીરી રહ્યા છે સ્મૃતિ છે યાદગીર રાગદેશ ના થઈ એટલે અમને રાગદેશ ઉપર રાખદેશ ખબર પડી આપને બરોબર સમજાઈ ખબર આવ્યો મારી વાત બરાબર છે સમજાય રાગદેશ હતા એવું લાગે ઘી ના હોય તો કે ઘી તો ઘી ખાઉજ ને ઘી હોય તો ડીયલ હોય તેલ હોય ત્યારે દાદા એ જુદા હતા પછી હાથમાં દાદા મારી સાથે છે આપડા નહિ તો એ આપડા નહીવું છે ભગડવા નથી કજું કામ બધું ચાલશે ધીરા એ આપડા ના કેવાય આપડા વ્યવહાર તો ચલાવો પડે ને એટલે આપણે ચલાવ આવશે થોડી બોડી પરિશું બધું બાળ સાજ થાય આવે તે રિક્ષા જેટલા પછી મારા મિસિસ ને ચોપડી વાંચવાનું મન થયું માત્ર બઉ શાંતિ થઈ ગયું બધા નવકાર મંત્ર ને જયારે એ હોય છે ત્યાર પછી છે તે એ પછવાડિયે છે કે દાદા ભગવાન નમસ્કાર કરશો દાદા ભગવાન ના આશીન એમ બોલાય છે દાદા ભગવાન શું પૂછાય બધું બહાર નીકળી જાવ છો બધે તો હા દાદા ભગવાન આશિન જે કામ બોલાય તે બધે બહાર નીકળ્યો હતો અહીંયા આશ્ચરત થઈ લો હા દાદા કરો દસન થાક સંસાર છે બધો પણ સંસાર છે એ તો પણ ભગવાન તો જુદા પણ એની સાથે સ્વરૂપ માં રહેવાથી બધું સારું છે ગુરુતમ ભાવ આ લઘુતમ ભાવ ઉત્પન્ન થાય છે અને નિત્ય લેખન મગાદારી વાત કરીએ છે કે જે તે એવું જ આવે છે હા કેમ કથી લોકો બોલતા છે કથી લોકો મોહ મોહમાં રહે છે હવે товар કે છે કે બધા જ ના દે સુને દેખે છે ને નેગટિય આદરી સમા વિના છે ક્યારેક તો ન જાય તો ભેગા થાય લલિતભાઈ ખાસ યાદ કરે છે એટલે આવું હતું લલિતભાઈ ઘર ની કોઈ બીજા મેં કોઈ બીજા ઘરમાં અમારે ચર્ચા ગણી થઈ થોડીક આપડી વિજ્ઞાન ની ચર્ચા જય મંગલભાઈ સાથે સ્વાભાવિક પ્રશ્નો ઉભા થાય તમારે પરમ દિવસે સાંધના આપે પરમ દિવસે સાંધના આ વિજ્ઞાન જગતે જે ધાર્યું હોત ને એટલે આવી દેખાય ના હોય હા અક્રમ વિજ્ઞાન હા આક્રમ વિજ્ઞાન છે વાત જ આ લોકો ને જાણે છે જગત ના એ બધું લૌકિક જાણે છે શું જાણે છે લોક ની બહાર નીકળ્યું નથી હજુ જગત એટલે આક્રમ વિજ્ઞાન અલૌકિક વસ્તુ અને છે એટલે ક્યાંય પણ વિરોધ અવત નહીં વીસ વીસ વર્ષથી એમ બને એકવીસ વિરોધ અવત રામકૃષ્ણ ને બધા જે પ્રિચિંગ આપી ગયા છે રામકૃષ્ણો રામકૃષ્ણ પરમ ગણો અભ્યાસ છે શું છે ઉઘારી આપના સપના સપના છે જાગૃત કીધી નથી આસલભાઈ આપના સપના વાત તમે તમાર ના લોક આપણને લગઈ ઓછી થાય નહીં લગાઇ ઓછી થાય બધું ખોટું નથી એને બધું બરોબર છે બંધ નીકળવું છે અને સપના બહાર ની વાત આકાશ પાકા આખું જગત ઉભારી સપનામાં જ છે આખું જગત અને ઉભારી છે આ વોરિંદર ત્યાં કહે આ વરિંદર ત્યાં લખતા છે તમે જોતા રહેતા એટલે અમે મારી પણ નોંધ ના કરશો કે આવું બોલી જાય જે બરાબર જેના જાગ્રત સ્થિતિ નું ભાન કરવું છે જેને સર્વત ઉપર થી મુક્ત સ્વરૂપ છે જેને ઉપરી કોઈ રાખવું નથી જેને બોસ પર રાખવો નથી જેને મજા ઉપરી ભગવાન છે ઉપરી કોણ છે ભગવાન છે આપણે હું વાત કરું કે આ જગત સ્વાય બનાવેલું હોય બાપ શું આપનો મત છે મારી તો અજ્ઞાન દશા છે એટલે કોઈ મત નથી મારી તો અજ્ઞાન આશરી સાંભળેલું હોય તો સ્વયં પ્રાગ્ય છે સ્વયં પ્રાગત્ય થયું છે તમારે પુસ્તક વાંચેલું ગયા પુસ્તક માંથી અત્યારે કોઈ રેફરન્સિએશન નથી કર્યું જગત આપે રિયલ નો તો એવો નથી જગત રિલેટિવ સત્યટિવ સત્ય ખરું જગત ઈ સત્ય છે અને બ્રહ્મ સત્ય છે બ્રહ્મ રિયલ સત્ય છે જગત થી રિલેટ છે ગગત્ય ચેન્ડલ એ વાત પર ચાલી શકે શકે પણ આઉટ ઓફ સ્ટેન્ડર સ્વતંત્રતા સંપૂર્ણ સતુંત્રતા ભગવાન પણ દુઃખ નથી આઉટ ઓફ સેન્ડર ચિંતિત માત્ર દુઃખ નહીં ઉપાધિ સુખ ચેસ્ટ છે સમાધી રે એનું નામ છે આગળ જોઈ લઈ લોકો છે પછી બીજા લોકો સમાધિ શબ્દ જોયે આપડે સમાજિક ને લૌકિક લોકો તો મારી ગયા છે પ્રધાન થઈ જાય ત્યારે સમાધિ શકાય નવ દાખલ કર્યું આગળ આ ચેક આ સીબી નો ચેક તો આગળ દાખલ કરવાનો પડે પડે સમાધિ માણસ હિન્દુસ્તાન છે બીજા સી માણસ છે એક વાર પણ સમાધિ હા તો શું કેવાયું અને હું આપડે સમાજી ગયા દેબી છે ને આ આપણે મસ્તરી કરવા જેવું નથી્રત સ્થિતિ હોય કેવી હોય કઈક પરંપરા જાગૃતિ હોય ક્યાં સાચી સમાજ ત્યાંથી તમારે જગ્યા જોઈ નથી સાબી નથી રાતે પેલો હું કેવાય રાતે આ હું કઈ કહેવાય મને મન ના ઘેરે ગયો છે ને બેસી જાય અંદર અને રમણ કરે હા ત્યારે શાંતિ છે કે આનંદ રહેતા એમ ભાન થાય એ સમાધિ માં કઈક છે આ લોકો તો મન ના ભૂતો મન ના રે સંકુ હોળી લેતા અને પછી બુદ્ધિ ના લેસ માં સમાધિ અને જાગૃત સમાધિ સુધી આ સપના ની સમાધિ કહેવાય શું કરું ઉગારી જ્યાં સુધી પબ્લિક જોઈ ના ભાઈ નવી જીજાથી તો હું રીતે એને જયારે આ છે જોઈ શું સંપૂર્ણ જાનું નામ જ સમાધિ નહી તો મુંદરાભાઈ સમાધિ જ છે ને આ બીજી મુજરા ક્રિયા પ્રકારની ગુજરાત કોઈ મનુ લે કરવાનું અંદર રમણતા કર્યા આનંદમાં આવી જાય શંકર ભગવાન થાય એ તારું જાતિ જવાની વાત કદાચ એની વાત ક્યાં થાય બધું હાથ વાત કરે એના ચેનલ માટે બરોબર છે તમારે જો આ ચેનલ માંથી બહાર નીકળવું હોય તો આ વાત મારી માંથી બહાર નીકળવું હોય તો મારી વાત નથી આજે આરા જેવું મારી વાત નથી કાંક બે હજાર નથી કોને થયો નથી નથી બોલિંગ ટાઈપલ નથી બદલ થયું છે કેવી રીતે થઈ રહ્યું છે જાતે જોઈને બોલતા હેરસ્ટાઈલ બદલ થઈ રહ્યું છે તેમાં નિરંતર પગલ જ ઉભો થયા નિરંતર કામ મોટે પગલ થયું સાચા હોય તો હા તમામ જીવો સુખ ને ખોરાય છે ખોરા છે બેન્દ્રિયો તો સુખ ને સોરે અને દુઃખ જે માત્ર એમ લાગે છે આ ખાવે કાયમ સુખે કાયમ નું સુખ પરિણામ એની પાસે દુખાવે જ નથી આ કલ્પિત સુખ પરિણામ દુખ આવે એટલે ભવિષ્ય બધા ટાકી રહ્યા છે હવા નો કહેતો એમાં દુસ્ક થોડું બહુ મજા આવશે ક્યાં સુધી મજા છે આનંદ છે પછી દુઃખ એ સુખ પ્રાપ્ત થયા પછી દુઃખ આવે જ નહીં એમ લાંબો પહેલા સંસાર એના ના દુઃખો માં રહેવા છતાં ભાઈ ની છોકરા હાથે રહેવા જતા દુખ ગડે નહીં એમ લાંબો ખાવાનું ના ભાઈ ગય પીવા ના ભાઈ હોય ગમે કોઈ કર્યો હોય લોકો ચાલે છે ને બે ટકા એક સાથે યથાર્થ મટીરિયલ બીજો માર્કેટ મટીરિયલ માર્કેટ માં ટ્રેડ મળશે યથાર્થ મટીરિયલ નથી સાંભળ્યું નથી કોઈ પુસ્તક એવું લઈએ મટીરિયલ લખ્યો હોય નથી કેસ પ્રાપ્ત કરું તો જ્ઞાન કેવા હોય ત્યાં હિન્દુસ્તર છે કામ હશે તો આ લોકો લઈ જતા સનાતન સુખ એટલે સ્વાભાવિક સુખ જે સ્વાભાવિક આત્મા નો સ્વાભાવિક સુખ પ્રાપ્ત થયું છે આનંદર આનંદ કરવા જોઈએ આ બધી મન ની મસ્તી છે અને મન ની મસ્તી ત્યાં સુધી અઢાર વસ્તી નો ફાંક મન હોતું નથી મન તો મનવસ થઈ ગયેલું જયારે સ્ત્રી બાળકો સાથે પણ અહિયાં મોક્ષ નો અનુભવ રહે છે તો તારે નો આધાર મોક્ષ નો આનંદ માણવા માટે દેહ નો આધાર ની જરૂર પડી સ્ત્રી સાથે આપડે કહું કેહ નો આધાર જોઈએ કેવું કપડું જે રીતે ખાઈ શકીએ તો સંસાર કાર્ય લાગે બુદ્ધિ ના કેમ છે બુદ્ધિ ચિત્ર મન છે જ્ઞાન માં આવું ચિત્ર મળશે હોય જ્ઞાન માં ન હોય જો મોક્ષ અવસ્થા જો મોક્ષ અવસ્થામાં હતો તો શરીર ધારણ શા માટે કર્યું શરીર શરીર શા માટે ધારણ કર્યું આત્મા મોક્ષ માં હતો તો શરીર કેમ ધારણ કર્યું ધારણ કર્યું નથી આત્મા જ્ઞાનથી બે વસ્તુ જોડે મૂકવાથી બે વસ્તુ સાથે રહ્યાથી પેટાની ઘર બે સાથે થયાથી ઘર ઘર નું ગુણધર્ન ખોડતું નથી પેતન પેટર નું ગુણધન ખોલતું નથી પણ બંનેમાં પોતે વિશેષ ગુણ પણ થાય છે આ વિશેષ જગત માં રવા જાય બે વસ્તુ નથી જગત માં બેરાજ એક ઇટર પોતાના સ્વભાવ માં આ ગુણધર્મ છે એ આપડે ગુણ નથી પોતે પાછું વિચારે છે વિચારે કરાય ને તમે થાય તમે ધર્મ છે આ કેટલા ધર્મો છે પાછી દેવા ના ધર્મ છે મન મન ના ધર્મ છે બુદ્ધિ બુદ્ધિ ના ધર્મો છે આપના આપવાના ધર્મો છે પણ આપના ધર્મ પોત રહ્યો નહિ એથી આ બધા પોતાનો કદાચ કોઈ નથી